એ આવો આવો આવી ગયા બધા અરે વાહ ભાઈ આજે તો સુલક્ષણા વાર્તા સાંભળે છે અને પેલો જય પણ સાંભળે છે એનો ભાઈઓ ઓહો હો હો હો भिखारण नसीबी सा નસીબની દેવીના અન્યાય માટે બબડતી બબડતી ચાલતી હતી ઓ અરે રામ આ ગામમાં અને હું જ એટલી દુખી છું એવો તો બધા કેવા કલ્લો કરે છે એમને મનગમતું ખાવાનું છે મનમાં એનું પહેરવા ઓઢવાનું છે અને સારા સારા મકાનોમાં રહેવાનું છે અને રહેવાનું ગામ જંગલોમાં ઝાડ નીચે છે અરે રામ આ બધા કેટલા માણસો સુખી છે ને હું જેટલી દુખી છું આવું એ તો બબડતી બબડતી જતી હોતીઓ વધુ ને વધુ પૈસા મેળવવા વલખા મારે છે એમને કોઈને હું શાંત અને સંતોષી જોતી નથી એ બધા તો પૈસાના ગુલામ છે મને તો ખાવા પીવાનું સુખ મળે તો હું તો હંમેશા ભિખારણ એકાંત બબડતી બબડતી એકલી એકલી જતી હતી આ એના શબ્દો નસીબ દેવી હતી ને એને સાંભળા નસીબ દેવી એ ભિખારણને કહ્યું ભાઈ હું તને સુખી કરવા ઈચ્છું છું તારા કપડાનો છે પણ આટલું યાદ રાખજે કે જો એક પણ રૂપિયો તારા વસ્ત્ર તારા કપડા બહાર પડો તો બધા રૂપિયાના કોલસા થઈ જશે કાળા કાળા કોલસા ભિખારણે કહ્યું નાખ્યા જો જોતામાં ભિખારણ પાલવ તો રૂપિયા થી ભરાઈ ગયો રૂપિયાના ભાર થી એ બાય તો લચી પડી આમ નમી ગઈ બિચારી એટલા બધા રૂપિયા પછી નસીબ દેવીએ એને પૂછ્યું કેમ સંતોષ થયો ભિખારણે કહ્યું એટલે નસીબ ની દેવીએ થોડાક વધુ રૂપિયા નાખ્યા ભિખારણે તેથી વધુ નાખવા કહ્યું હજી નાખો ને એનું વસ્ત્ર તો જૂનું ને જરી ગયેલું હતું એનું કપડું એટલે કપડું ફાટવાની એને ફિકર તો થઈ કે આ કપડું ફાટી જશે અને રૂપિયા નીચે પડી જશે તો કોલસા થઈ જશે પણ એણે ધાર્યું કાંઈ નહીં ભલે વધુ રૂપિયા આવતા ક્યાં ફરી ફરીને આવો લાગ આવવાનો છે હું તો માગી જ લઉં લો બોલો એને સંતોષ તો એટલે નસીબની દેવી બોલી કેમ ભાઈ હવે તો બસ છે કે નહીં ભિખારણે કહ્યું હજી થોડા વધારે નાખો તમારો જો તારું કપડું ફાટી જવાની તૈયારીમાં છે ચેતીને બોલજે ભિખારણ કે કાંઈ નહીં બે ચાર રૂપિયા નાખો બે ચાર નાખો તમ તમારે नसीबे जती रही भिख गरीब गुपया तो ग પણ મારું એક નું એક કપડું હતું એક નું એક વસ્ત્ર હતું એ પણ ફાટી ગયું અરે રા એમ કઈ ભિખારણ ચાલતી થઈ અને એને પોતાના અસંતોષી સ્વભાવ ઉપર ખૂબ તિરસ્કાર આવ્યો કે આવો સ્વભાવ નહીં સારો તો ભાઈ આપણને જેટલું મળતું હોય એમાં આનંદ કરતા શીખવાનું હો એને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો